અને શાસ્ત્રોની સાથે કેવલ શાસ્ત્ર ન હાલ આમાં કાંઈ તો તે પેલું જ્ઞાન દેશે આ કઈ બીજા શાસ્ત્રો ભણવા એવા શાસ્ત્ર નથી આત્માને અનુસંધાને પછી બની જાય પણ હવે આળસ ને હે અત્યારે એક કલાક ના આવે છે તારે તો બધું કરી શકાય પણ હવે આ સમય જેવો આવ્યો ને મંદિર માં ડાયા ડાય ને ભેડા કરીને પૂછો ના ના પૂછવા નથી આપડે એમ જોઈએ શાસ્ત્ર માં અને નિર્વિકલ્પ સમાધિ લાધિ લાંઠું અને નિર્વિકલ્પ સમાધિ થાય તો નિર્વિકલ્પ સમાધિ કેરે આ જ્ઞાન હોય એ નિર્વિકલ્પ બરાબર તમને એ જ્ઞાન થઈ ગયું પછી એના બે નીકળી વાળા છે પૈસા કમા દેખાય દેખાય આ તો આવ્યું છે એને તરફ બધા સાધુ નું બ્રહ્મચારી સમય આપડે મનન થઈ જાય અહીતા પછી કરી ને ત્યારે એ વસ્તુ થોડી સમજાય ગઈ છે મનન કરી આપણે દાખલો કર્યો અને જેને કાકી ને ઘડે કાકી મહારાજ નું પ્રવચન સોમવાર બે હાજર ચાલીસ ના શુક્રવારંગપુર વચના મૃતમ સારું ક્યાં છે એમાં સત્સંગી ના દીકરા તો ક્યાંક હારા હોય ના સાંભળી ત્યાંથી વધતી જાય છે અમારે સદગુરુ થી વધતી જાય છે લખવાના સદગુરુ નહી હરિ કૃષ્ણ નમો નમ પછી નિત્યાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે એક અવસ્થા ને વિશે બીજી બે અવસ્થાઓ કેમ રહી છે આદિવાસ આદિવાસ માં ભોગવે છે ભોગવે છે તેને અવસ્થા કહી अवस्था जागृत स्वप्न प्रकार नेत्र स्थानकृत अवस्था ने, ने, ने, ने विश्वाभि विश्वाभिमा विश्वा जीवात्मा તે રીતે અભિમાન દસ ઇન્દ્રિયો ચાર અંતઃ કરોગવે છે જો એટલી જ લીપી છે બે લિપિ ખરી એક શબ્દ કેવો તોડી ને છે એમાં એકાદો શબ્દ કાઢી નાખો તો એનું રૂપ નો થાય કોઈ ન થાય સમજાણું કઈ એમાં એક અક્ષર કાઢો ને તો એનું રૂપ ન થાય દેખાય બ ના દેખાય એટલે એમ હોય દેખાવું જોઈએ ને આપણે વાંચો ફેરી પેલું તો અવસ્થા કેવી રીંગણા લેવા જાય અને રીંગણા ઓળખે નહી પછી ઓલા કહે કે આવા રીંગણા લાવજો પણ રીંગણું શું કેવાય પેલું એ જ ખબર નથી હવે આવા લવા કચી ને વાત આવી રીંગણું શું કેવાય ખબર નથી ગુવાર ને બે ફળિયું લઈને આવે જો આ રીંગણું ગુવાર ને રીંગણું કહેવાય હા પછી ના ભેદ છે કોઈ ભેદ નથી અવસ્થા રીંગણા નથી અવસ્થા ઓળખતા નથી કોઈ ના નામ કોખી રાખ્યા આ વાંચે એટલે જાગૃત સ્વપ્ન સુશુક્તિ ખરું પણ જાગૃત કેને કેવી સુપ્પતિ કેને કેવી કે સ્વપ્ન કેને કેવું એ તો ખબર જ નથી પાછી સ્વપન જોવા ઊંઘમાં આવે અરે ભાઈ આ જીવાતમાં વિશે રહીને વિસી ભોગ ને ભોગવે છે તેની અવસ્થા કઈ કરેલું તો અવસ્થાને ઓળખવી નહીં આ જીવાતમાં મનની અરે સંબંધ નથી હો આ જીવાતમાં જેને વિશે રહીને જેને વિશે રહીને દી ભોગને ભોગવે એને અવસ્થા જેને વિશે રહી તેને વિશે રહી આ પૂતા પૂતા ખાટલામાં રહીને ઘરમાં રહીને ક્યાં રહીને તો આ બધું ખોલવું પડે આ જીવાતમાં જેને વિશે રહીને દેશી ભોગ જેને એટલે જે સ્થિતિમાં રહીને વિષય ભોગને ભોગવે છે એને અવસ્થા કહીએ એવી સ્થિતિ ત્રણ પ્રકારની જાગ્રત સ્વપ્ન અને સુશુક્તિ જાગૃતમાંય વિષય ભોગવાય સ્વપ્નમાંય ભોગવાય અને સુશુક્તિમાય ભોગવાય જેને વિષે રહીને વિષય ભોગને ભોગવે એને અવસ્થા કહીએ અવસ્થાનું રૂપ થયું હવે એવી અવસ્થા કહીએ ઉતરે ગળે બઉ વાત બોલવાના અને તે અવસ્થા જાગ્રત સ્વપ્ન અને સુણ પ્રકારની છે આપણે બધા બેઠા છે આમાં કઈ મનુષ્ય આપણે કોઈ જુદા નથી બધા સમજતા જ નથી બોલો એમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષ જે સિટી અવસ્થા તેનું કાર્ય છે ઋષિભાઈ હનુમાન કરીને આમ થોડું હનુમાન હનુમાન બોલો વિરાટ પુરુષ વિરાજ પુરુષ એની જે સ્થિતિ અવસ્થા એ રજોગો સહિત છે અને એ જ પ્રમાણે જીવની જેમ કઈ ચાલતું જેવું ચાલતું જેવું સ્થિતિ અવસ્થા એ સત્વગુણ નું કાર્ય છે અને એ સમજ છે અને આ જે એક જીવ પૂરતું જે સ્થિતિ અવસ્થા છે એના વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે વૈરાજ પુરુષની ઉત્પત્તિ નહી તરફ યાદ આવી જવું સ્થિતિ ને છોડી દીધા એની સ્થિતિ અવસ્થા પછી બોલો કામ નો છે તેમાં જે જાગ્રત અવસ્થા છે વૈરાજ પુરુષ ની જે સ્થિતિ અવસ્થા છે એનું કાર્ય છે બોલો તમે વાંચો છો બોલો એટલું બધું તો જ્ઞાન છે બોલો કેમ નો કયું ઉત્પત્તિ ની અંદર તો જે આખા સર્જન ની જે આખી પ્રક્રિયા છે તારું બિહાન આવું જોઈએ વૈરાલ પુરુષ ને ખેતી અવસ્થા એની અવસ્થાઓ કેટલી વૈરાલ કયું કયું ઉત્પત્તિ ખરું અને જીવ ની અવસ્થાઓ જાગ્રત સ્વપ્ન સુશોભી આપણી ત્રણે અવસ્થા એને ઈશ્વરની ત્રણે અવસ્થાની સાથે સંબંધ છે એની સાથે એનું જોડાણ છે મુખ્ય કલેક્ટર નાયબ કલેક્ટર પણ નાયબનું જોડાણ મુખ્યની સાથે હોય એની દ્રષ્ટિ વિના સ્વતંત્ર ના કરી શકે કાયદા ભગવાન પુરુષોત્તમ નારાયણ એને મનુષ્ય નહી મુખ્યત્વે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ના કરતા આપણે નાયબ આપણી સ્થિતિ પ્રલય કરીએ કરી ગઈ નઈ અમારે જઈ ગયા अत्य आ बी स्थिति में काम कर प्रलय नित्य प्रलय उत्पत्ति स्थिति प्रलय जीव नहीं लागू पड़े ऊजा नहीं लागू पड़े एम अपनी जागृत अवस्था ईश्वर उत्पत्ति अवस्था ने अरे संबंध नहीं उत्पत्ति अवस्था ने साथ संबंध नहीं स्थिति अवस्था ने साथ संबंध આપણે અત્યારે જઈએ જઈએ ખાઈએ જઈએ પીએ જઈએ કામકાજ કરીએ એ વૈરાજ પુરુષની સ્થિતિ અવસ્થા અવલંબન કરીએ કારણ કે એની શ્રેષ્ઠી ઉત્પત્તિ અવસ્થા એ આપણી ઉત્પત્તિ અવસ્થાની હારે સંબંધો હોય ઉત્પત્તિ શું સ્થિતિમાં સ્થિતિમાં સ્થિતિમાં એની સ્થિતિ સ્થિતિ અવસ્થા ની આપણો સંબંધો હું આવી બોલો વહીરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે વુષ ને એની સ્થિતિ અવસ્થા બીજાની કોકની હશે ને ખેતી એક સજ્જ ગામો સામુ આવી જવું જોઈએ બદલો આવી જવો જોઈએ છે તો સમજી જ રાખવું ચોવું હોય છે પ્રતિયોગી તરત યાદ આવવું હોય આપણને યાદ નથી આવતું આપણે ભૂલા પડ્યું નિર્ણય નથી કરતા માથું હલાવી ના પાડવું પ્રતિ વહીરાજ પુરુષની સ્થિતિ અવસ્થા બીજા કોઈ ની હશે દીધી આપણે જીવની જીવની સ્થિતિ અવસ્થા એને વહીરાજ ની સ્થિતિ અવસ્થાની આજે સમજે સૃષ્ટિ થઈ ગઈ અને આ બ્રહ્માંડ ચાલ્યું આપણી જાગ્રત અવસ્થાની હરેવિ અવસ્થાનો સંબંધ છે નેત્રસ્થાન રહી છે શું જાગૃત અવસ્થા જાગ્રતમ ક્યાં રહી છે નેત્રસ્થાન જાગ્રતમ નવું જાગ્રતમ નેત્ર ઉપનિષાગ્રત અવસ્થા નેત્ર માં રહી આપણે જાગ્રત અવસ્થા છે પણ આમાં ઝોલા ખાતા હોય તો આ કથા માં જ બેઠા હોય હાલો અને આ કોઠીમ મળી જાય શાંતિ થઈ જાય એને બોલશે ભાઈ કથા માં હું આવ્યું બેઠો હોય તમારે કઈ નોલો જાગૃત અવસ્થા ઈશ્વરની એની સાથેનું આપણું જોડાણ બોલો અને એ જોડાણ તૂટે તો આને કઈ ન યાદ રહ્યો એની હારે આ તો માનવી માને તો બસ હું વિચાર કરું મને આવ ખોટ ખોટ ખબર એવી જાગ્રત અવસ્થા જીવાતમાં જીવાતમાં ભેદ કીધો એટલે શું પાણી વિશ્વ તૈયાર પ્રાજ્ઞા સ્વામી અવસ્થા એ કરી લઈ શકે પણ જે એમાં ભેદ કેવાનો છે એ તો પુરુષોત્તમ નારાયણ સ્વામી જેવા પૂછે ભગવાન પોતે વાત કરે આપણા માં ક્યાંક હજુ જઈ જાતનું આપણે તો એને સમજવા માહિતી સમજાય તો આનંદરે અને તો આપણું જીવન ક્યાંક થગ ભગતું હોય તો રોકાઈ જાય બસ આજનું આપણું કામ હવે શું આવ્યું અને એવી જે જાગ્રત અવસ્થા તેની વિશે વિશ્વાસ માં તો અનુવાસ અવસ્થા ને જો એના નામ બદલે એના નામ બદલે અત્યારે આપણે વિશ્વા અને હુશી એટલે પ્રાગીમાની પ્રાગે અને જયારે ઊંઘોર ગયો પછી આજુઆત બદલે સરકારી નોકરીઓમાં બિમ્બાઈ જવાને કરીને એ જયારે ઓફિસ માં ખુરશી ઉપર બેઠા હોય ને પેલા પટ્ટાવાળા સાહેબ સાહેબ કરતા હોય ને સાહેબ કોણ અહીંયા ત્યાં તો બાપુજી જેનો સંબંધ લાગી જાય ઈ શબ્દ અને બીજા છે ચોવીસ કલાક માં થોડી વખત એનું સ્થાન આપણે સમજતા નથી ખુરશી બદલી ગઈ અને એકનો એક ઘેરે આવીને ઢોકરો કહે બાપુ છે તમે હોય દીધો સંઘ તમને નક્કી થઈ ગયો છોકરા નઈ થઈ ગયો અને મોટો જુ હોતું પણ ત્યાં નો ડોહો જાય બેટા એમ બોલે તો ડાયો બાપ જાય જ નઈ જ્યાં કોઈ બી તકો અને ભાગે તોય ન મળે ને વેહવાનું ભાઈ બીજા બેઠા હોય ત્યાં મળે હો આપણે હા માં બેઠા થઈએ કલાક માં ત્રણ આપણું બદલે આપણા સહિર્ષાભિમાની વિસ્વાભિમાની અને ભાગી નાભિમાની ત્રણ ખુરશી બદલે દિવસ આપણીઓ જયારે આપણે જન્મ સમય માં આપણે પ્રાજિનાભિવાદી લ્યો આ ત્રણ વખત ત્રણ નામ બંગલા સાત માં એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વામે જે આ જીવનમાં માણસ છે તરફ યાદ આવ્યું એ પશુ નથી એ પશુ યાદ આવવું જ નહીં માણસ કયો એટલે અને જો પશુ યાદ નો આવ્યો તો માણસ નું જ્ઞાન ભાઈ માણસ છે કોણ નથી તો ભાઈ પશુ નથી ચાર અંતર કર્થે પોતાના પૂર્વ કર્મ અનુસારે બાહ્ય શબ્દાદી પંચ વિષય ના ભોગ ને ભોગવે છે જો આનો સંબંધ જ્ઞાન ભોગવે છે આજે વાત માં અભિમાને સહિત દસ ઇન્દ્રિયો ના અભિમાને સહિત આપણે બધા ત્યાગી જાગ્રસ્ત આપણે બધા બેઠા છે દરેક અભિમાન રાખીને જ બેઠા તમને અભિમાન છે સાધુ ને અભિમાન દરેક ને આ અભિમાન હોય હોય ને હોય ગમે એવું એકાંતિક ભક્ત હોય અને આ સ્થુર છે અભિમાન એટલે આ સ્થુલ હવે આપણું આ દેહ રૂપાળું હો ગમે એવું હોય ને આવું સારું લાગે રૂપાળું કામ થાય આનાથી અભિમાને અભિમાને સહિત હજી આગળ જોયે મને ધૂળ દેહ ના અભિમાને સહિત અને અભિમાને સહિત દસ ઇન્દ્રિયો ચાર આ जे अत्य जागृत अवस्था काम करो खेतार करवा जाए। तो, करो ना। आपने जे कोई आए दात नो नई साधन विजा नी जो खावू सा આજે અભિમાને સહી આ તમે બધા બેઠા છો હું એમ પૂછવા જો કોઈ દિય નો આમ જો ભનુભાઈ બીજો છે ને નક્કી આ દરેક જીવ પ્રાણી માત્ર અભિમાને થઈ અને બીજો બસો નથી તમે આપો જોવા તરફ મશીન હલિયું એટલે ઘર ઘર બીજા હંચા મેંઢ્યા હાલ આ બધા હું ગોઠવ દેહના અભિમાને સહિત દસ ઇન્દ્રિયો અને ચાર આ કારણે સ્વામી એટલું બોલ્યો અવાજ કાને બીજાને પણ જેને અભિમાન હોય એ હોંકાર વધીએ બીજો ને કોઈ કે ગયો પણ હવે નથી મરણ નથી મરણ નથી એને એક હોંકાર વધીએ અને દસ ઇન્દ્રિયો દસ ઇન્દ્રિયો એટલે આખે જોવાનું કાને સાંભળવાનું જીભે બોલવાનું ત્વચા એ સ્પર્શ કરવાનો નાસી કાઇ અને પછી વાઘ પાણી પાન પાયમ ઉપર કોઈ પણ ઇન્દ્રિયોની ક્રિયા છે તરત જાગૃતિ જેનું નામ લીધું એની જાગૃત થાય હું આ લાકડી લાવજો એના ગ્રહ એક મહિમા થી ઉભો થાય તો બઉ ગણત થાય પણ એ દાડું ચિંજ ઇન્દ્રિયો એની ફરબડાટ કરે ભી પડે દસે જે ક્રિયા જે ઇન્દ્રિય ને હોય એ ક્રિયા કરવા તૈયાર થઈ જાય મહારાજ આજુઆતમાં એ જાણી સિંધ્યું જાને ઇન્દ્રિયો એની ફરફડાટ કરેલી પડે દસેયો જે ક્રિયા જે ઇન્દ્રિય ને હોય એ ક્રિયા કરવા તૈયાર થઈ જાય આમાં તો ટીકા જોયું ના પછી ચાર અંકન બોલો જે વિષય ભોગવાય છે એમાં જે ઇન્ ગુણધર્મ એ વિષય નો આકાર અથવા એનું જે કરુષનું સંપૂર્ણ જ્ઞાન એ અંતસ્કરણ સિવાય આત્મા સુધી પહોંચતું નથી એના દ્વારા જ પોંચે છે પછી એ જે દાખલા તરીકે કોઈ પુસ્તક જ જોયું એનો આકાર અને એનો આકાર ની અંદર સંગ્રહ થાય એ આ પુસ્તક જ છે એવો નિશ્ચય થાય હું પુસ્તક વાળો એવો અહંકાર કરાય અને પુસ્તક વિશેના વિચારો શરૂ થાય એટલે નિર્ણય આત્મા વિશે સહયોગ એમાં જે પ્રશ્ન થયો ને એને અનુકૂળ જ એ અંતઃે પાછા ચારે નું જોવું નહીં ચારે સાથે કામ કરતા નથી સંકલ્પ વિકલ્પ જે ક્રિયાપદ આવ્યું ને એ ક્રિયાપદ બીજા રોકી દે બીજા ક્રિયાપદ તમે આ જુઓ એમ જયારે કઈ લાડવાનું રોકાઈ ગયો ને બીજી ઇન્દ્રિયોની ક્રિયા રોકાઈ જાય એક તરફ એનો પ્રવાહ્યો દસ ઇન્દ્રિયો અને ચાર અંતરને કરીને વિવેકે સહિત પાછું દસ ઇન્દ્રિયો ચાર અંતઃકરણ એ ક્રિયા કરે છે ન કહ્યું વિવેકે વિવેક એટલે બસ એટલો જ અર્થ ન લેવો એ વિષય હોય એ જોવાનું કહ્યું તો જોવામાં વિવેક વિવેકે સહિત જો આપણે સાધુ છે કઈ ખડખડે એટલે જોવાનું ભાવ તો થાય પણ ભાવ અને ક્યાંક પણ ખડખડ્યા એટલે તમારી આંખ પહેલી જાય પણ જો ભાઈ રા એટલે તમારી આંખ પાછી એને નિખવાનો કાવો જ ન થાય એ ક્રિયા બની જ ન શકે બોલાવવાનું કરાય તમારા બધી ક્રિયાઓ એકદમ સ્ટોપ થઈ જાય બોલાય નહી ક્યાં સુધી જાય સંભળાવાય નહી આપણી વાતે ધર્માવૃત મારે વિવેકજી ના શાસ્ત્ર કઈ ત્યાં વિવેક ખશો પછી સાધુ તો છે પણ પશુ થયો માણસે નહી હો વિવેકજી મહારાજ ગયું દસ ઇન્દ્રિયો ઇન્દ્રિયો ખાવાનું કાર્ય છે જેની કરીએ મન ભર્યું વિવેક ભેવા આવી જાય ભલે પાછળ બેટા ભણવાય એમ માનું પણ એને ક્રિયા તો ઈશ્વરે એવી કરવાની શક્તિ આપી દે એ પ્રમાણે થાય પણ એને વોળ ગળામાં ગળે નું પણ તું પછી એ ભૂલી ગયો પછી ખોરાથી પડે બધા મગજમાં ભગવાન એનો ઉપયોગ કોઈ કરતું મચકા ભૂલી ગયો અને મોક્ષ માર્ગ માં શાથી ભૂલાય તો મહિમા એવા વધી ગયા ભક્તિ એને જ્ઞાન નું કરી સ્ત્રી દ્રવ્યસ્વાદ એમાં આશક્તિ પામી પાપ એવા પુરુષ નો સમાગમ ના કરવો કરવો સમાગમ એનો જ કરવો અત્યારે બીજાનો કહ્યું દુખાય એને કઈ આવડતું નથી હારા હારા ભક્તો અમે અસક્ત માં દ્રશ માં જોઈએ અને કામ ભૂલાવે મહાપુરુષ છો મોટા પુરુષ છો એવો બાબત વિવેકે સહિત યથાર્થ પણ પોતાના પૂર્વ અનુસારે જો યાર્થ બાજુ શબ્દ બોલો યથાર્થ પણ એટલે શું લીલું છે કાળું છે એમ એનો બરાબર પછી એમાં રસ મિશ્રિત ન થાય જે વિષય જે છે એને જ રીતનું જ્ઞાન એ તો તમે વિ એમાં યથાર્થ માં શું કરતા રોગ છે એ આ લીલું છે એના ગુણદોષ નું સંપૂર્ણ જ્ઞાન જોઈને ઋષિ સમજો સંપૂર્ણ એનું જ્ઞાન હો તો યથાર્થ કહેવાય આ તો મહિમાને ગોતે આ જ્ઞાન થાય તો હજુ છે અધુરું પોતાના પૂરવાકાર માં અનુસાર કેવી યથાર્થ જ્ઞાન થાય ભોગવાય ને વાત જયારે આવે ત્યારે પૂર્વ કર્મો આડા ફરજ પાછા हो तो, तो आ, करना है। रो थे हो ने, आ? ता आने तो को क्रिया करने जाइए क्या पूर्व कर्म पदा फरे તમે ય જાયો હોય બધું કર્યું હોય પણ પૂર્વ કર્મ જોવા પોતાના પૂર્વ કર્મ અનુસારે બાહ્ય શબ્દ પંચ વિષય ના ભોગવે છે શું બાહ્ય સવાર થી અંતર નહી હોય તરફ યાદ આવી હું બાલ શબ્દ અંતર યાદ આવવું છે थे थे काम ये नूं नूं कोई थे अमारे। तो कहा જ એ જ્ઞાની થઈ ગયો જો જાગ્રત અવસ્થા રહી તો પણ આપડે તો ઝોલા ખાતા ખાતા બધું કરીએ છીએ જાગ્રત કોઈ છે નહી અને ઝોલા શે માં આવે બોલો આપની જ વાત છોલા સમા આવે ભક્તિ માં ગવા એટલે આને મીંડ્યા જોના ખાવા જયારે ઢોલા એટલે સાચી વસ્તુ નું જ્ઞાન રહે બનાવનારા બધા આવડા મહિમા કરનારા ભક્તિ ભક્તિ આ જ્ઞાન કરશે મારી છોકરી નાની છત પડી દ્રગ મારો સેવક કરીએ સૌ હજાર રૂપિયા અમે એટલા માટે શિખાપત્રી માં શ્લોક લખાયો ગયો ગમે એવી ઠાકોરજી ની સેવા ફલાણા ની સેવા ગમે અની કોમ લોપ થતો હોય આગ થતો હોય એ સેવા એ સેવા આપણે ભગવાન નો વાપ છે હવે એને ખોય બે આજના લોભ પી અને ઠકોરથી ઠાકોર થી ઠાકોર થી હાલી નીકળ્યા છે આ ભગતે બીજા ને ભૂલા પડ્યા પાછા નહી માતા એટલે ભગત બાપ કરે હું જગત નો કરે એ તમારે હં અને એક અને બીજે રસ્તે ચડાવી દે છે બીજો આવ્યો એટલે કામ યથાર્થ નો થાય બદલી જાગૃત સત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા આનું નામ જાગૃત અવસ્થા કહેવાય આપડે જાગૃત રાખવી છે કે નથી રાખવી જાગૃત માં કુરુષોત્તમ નારાજ આ બ્રહ્માંડ માં બધા જીવના કલ્યાણ માટે કેટલું તબિયત થી કાઢીને સમજાયું तो जागृत स्वप्न कही कम काज कर કામ તો એમને કરે છે પણ આને સ્વપ્ન કહીએ દીવાય દીવા દીવા સ્વપ્ન કેવાય બોલો અને અને એ જી વાત માં બેઠા હોય ને બારથી કોઈ ને હરે વિક્ષેપ કરી ના અથવા કોક છે અને અન્નગંધ સરખું ભૂલી જાય સામે હજુ ખાધો જેમાં હોય કઈ કઈ વસ્તુ એ ભૂલી જાય જાગ્રતું રૂડી જાય બોલો અને જે સો ખબર નું હિરણ ગર્ભ ની શું કેવાય ઉત્પત્તિ અવસ્થા છે તો કયું પણ હિરણ્ય ગર્ભ શું નથી આવ્યું એવું નહીં એમાં લખનાર ની ભૂલ થઈ ને પક્ષીઓ છે ને પક્ષીઓ ઈન્દા આ સૃષ્ટિ જયારે કરવી ત્યારે મહત્વ માંથી આ બ્રહ્માંડ છે હિરય ને ગર્ભ એટલે શું હિર ને ગર્ભ જે જે તમે કે કેવી વસ્તુ પડી છે હિલોયનગર પડે હેલી આ વસ્તા પછી આ સૃષ્ટિ થાય ને કે પેલા થાય સૃષ્ટિ ક્યારે થઈ પ્રલય પ્રલય આ સૃષ્ટિ બીજ છે બીજ એટલે બે ફેરો જંગ તે દવા સોના જેવી બીજી કિંમતી ચીજ હતી નહી એટલે હિરે નો વપરાટ હવાનો એમાં બધા નાણાં આવી ગયા સોના પછી આનું મળે એમ જો એમાં અનંત કોડી બ્રહ્માંડ એમાં જે વિવિધ પ્રકારે આ બધી રચના એ સુવર્ણ કહેવાય એ બધું એમાં ફર્યું ગર્ભ ગર્ભમાં અંદર ના ભાગમાં ઈન્દાના અંદર ના ભાગમાં પક્ષી ભર્યું છે બીજા પક્ષી નું મો આમાં હિલોઈન ગર્ભ એના ગર્ભ માં જ બ્રહ્માંડ ની અંદર જે જે સુખ જે જે નવીન નવીન વસ્તુઓ બધા એમાં હિરણ સુધી મહાતત્વ પણ ઈન્દાર રૂપે જન્મું છે ને અને એમાંથી આ વ્યક્તિ રૂપે ઉભો થયું એમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ એમાંથી દેવતાઓ એમાંથી મનુષ્યો પશુ પક્ષી થયું સો નાનો સિક્કો છે એટલે ડાળિયા લેવા હોય તો લેવાય અને પૈસા લેવા હોય તો લેવાય ખરેક તત્વ માંથી આદરી ડાળિયા માંથી હોના મોર લેવા માંગો તો એનો મળ અને જે સ્વપ્ન અવસ્થા છે સ્વપ્ન અવસ્થા છે તે હિરાનગરની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે અને રજો છે સ્વપ્ન રજો ગુણ માંથી જ આવેલું છે ને કંઠ સ્થાનક ને એ વિશે રહી છે બસ સ્વ ક્યાં રહી છે કંઠ માં જાગૃત અવસ્થા આઠમા આઠ અને અકંઠ આપણે ઘરે સુવાની તૈયારી કરીને ઘરે જાય છે એનું ઘર જુઓ હૃદય હૃદય જીવવત જીવે હૃદય માં જીવ ર જીવનું રહેવાનું હૃદય ક્યાં હૃદય માં રસ્તામાં કંઠ આવે કંઠ રસ્તા માં આવે કે આવે જો આ જગત માં ત્યાંથી ઘેરે જવાય એ રસ્તો છે એનો કંઠ પણ એ તો આયા આછું વીચાણી અને ફૂવા જાય ને તરત થી તો આ જાય પણ રસ્તા માં કંઠ આવે ત્યાં ઈશ્વરે એવી શક્તિ મૂકી છે એ પલકારાના કેટલા મુ જો ત્યાં જરાક ઠહરાણો તો તરત જે એના પૂર્વ કર્મ હોય એ મૂર્તિમાન થઈ જાય ત્યાં દેખાય પણ રસ્તો આવે છે ઘરે જઈને અહીં નાઠ માં આવવા નો થાય એટલે કંકર આવે એ સ્થાન જ એવું છે કે ત્યાં જરાક જો રોકાણ તો કર્મ ને અનુસારે બધું ત્યાં મૂર્તિમાન દેખાય આવે છે आ स्वपनावस्था कंठ स्थानक रही है पूर्व कर्म ने अनुसारे पचा तमने कोई भी स्वप्न एवं आवे, કે હું સાધુ થયો ને સદગુરુ થયો ને મંદિર નો માન હતો છોકરા ને ખાય ઘર ને ખાય પણ ખાય એ કોઈ દેખાય ભલે ને મારી ભેડા ગમે એટલા રોક આવે કર્મ ને અનુસારે એ સપના અહીંયા આવે છે આયા ઘરે જાય છે ઘરેનું હૃદય હૃદય એટલે આ હૃદય હૃદયમાં રે માટે હૃદય હૃદયમ હૃદય માં રે છે માટે અને હૃદય કહ્યું છે ત્યાં હૃદયમાં જતા ઠીક દુખ હોય ઉપાધિ હોય ઊંઘ જાય તો લઈ જવાય જા શાંતિ થઈ જાય છો ઈ શાંતિ શ્રદય માં કોણ આવડો જયારે સુશુદ્ધિ માં જવા ખા જ છે ત્યારે ઘરે જાય ઘરે ઉલો પેલો હું તો છે કોણ ભગવાન ત્યાં ભૂલે ચૂકે એને હડી જાય જાગ્રત ની જે પીડાઓ હતી એ બધી એની હોય તે ભૂલે પણ અજ્ઞાન દશામાં બ્રહ્મ નો સવન થયો પીડા કઈ હવે જાણીને જો બ્રહ્મ નો કરીએ તો ખારું લાગે જગત ખારું લાગે તો એનો જાણીને સંબંધ થયો હોય તો આ અજ્ઞાન દશામાં જો આપણને એમ નહી પાકી હંમેશા ધ્યાન આવી એનો આત્મા ક્યાં જ અજાણ માં બ્રહ્મ નો સબંધ થઈ રહી છે હમેશા ભગવાને કાયમ ને માટે હજી દયા કરી છે હંમેશા એને અજ્ઞાન દશામાં બ્રહ્મ નો સબંધ થાય એને ભગવાન જયભાઈ અજાણ્યા તો હું તારું દુખ થું છું મારો ઘેરો પાછો કે મેરો એવો નથી એના ભાવ ચુદા તમે હોની છો કરો ખેડૂત અવસ્થા તેનું કાર્ય છે રજો ગુણાત્મક છે કંઠ સ્થાનક ને એ વિશે રહી છે રજો ગુણ શું કર્મ ને અનુસાર હિરણ્ય ગર્ભ ની અવસ્થા નું કાર્ય કીધું સ્વપ્ન અવસ્થા હિરણ્ય ગર્ભ છે એની ઉપર નથી આ જે શુદ્ધ સત્વમય છે એ તો પોતે છે પણ એના કાર્ય તો વિક્ષેપ છે મૂળ જે શુદ્ધ સત્વ એમાં પણ એને બાર જયારે આવે આકાશ નિર્મલ છે ને ઓ ચિંતા ભે આવે તો વરસાદ આવે તો અને આગળ વાદ થાય ને આવે તો ક્યાંથી આવ્યા એ આપડું માપાલે ઈશ્વર ની સૃષ્ટિ એવી છે હવામાં નીકળવી પડે આ પાયલો ભાગે હા ત્યારે આપણે તો એ કાર્ય ના પોષણ કરે છે એનાથી આમાં તો કેટલી વિક્ષેપ એ છાઇ જાય છે ચારે બાજુ અને એમાંથી આ પાણી કેટલું પડે તણી જાય નુકસાન કરે ઘણું એમાં આઈલા જાયલા જતા હોય પટકાય છે કઈ પોતાના બુ પર ઠેકડા મારવા પૂજા ની શક્તિ કેટલી છે કેમ કરે છે એને જોવા જ માગતો નથી ઉત્પત્તિ અવસ્થામાં રજો ભાવ કીધો વિશ્વ નું અભિમાન વિશ્વ નું કાર્ય બધું હજુ કરી શકાય વિશ્વા વસ્તુ નથી કે આવડ ન કરી શકાય પણ આ જાણી ને રાખો તમે બેઠો છો આ બધું લઈશું આનો આ આ છે, પકડાય વિશ્વા વિવાની જ એને મારું માનતો હોય છે કે તને ખબર હોય હું ફલાણો છું સૂક્ષ્મદેહ નો અભિમાન એમાં તે રાજસ્થાન શબ્દ જેવો છે તેનું રાજ્ય કરીને પૂર્વ કર્મ ને અનુસારે સુખ દુઃખ રૂપ વાતના ભોગ ને ભોગ લે છે શું ક્યાં કઈ છે નહીં નથી એટલે હું તો ભાઈ ગયો કોઈ નઈ કઈ અને જાગૃતમાં રજો ગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા સ્વપ્ન અવસ્થા કહીએ રજો ગુણ પ્રધાન અને એ સ્વપ્ન વિવે વાગ ને ભોગવે છે ત્યારે તેને સ્વપ્ન ને વિશે જાગ્રત અવસ્થા કહીએ એક અવસ્થા ને વિશે બંને અવસ્થાઓ પાછું એનું લક્ષણું સ્વપ્ન એમાં જાગ્રત કહે મારી પાસે સ્વપન માં જ્યા પછી બરાબર દેખાતું હોય છે એમાં તમને થાય તો એકસો નો કયો ગુના નો રૂપિયા એક લાખ થી આખે સ્વપ્ન માં સાંભરે એટલે હસું આવે નથી દેખાણું પાછું પણ ભાભી એમાં એવું છે કે સ્વપ્ન જે પાછલું સ્વપ્ન જાત વખત હોય એ યાદ રહેતી વખતે જે સ્વપ્ન આવે છે યાદ નથી રહેતા અને જેટલી જાગૃત હોય એક નું યાદ રહે જાગૃત ના હોય તો એમાં ગાંધો સરખો બેવો રૂપિયા મળી ગયા હોય ને સ્વામી ઈ જે આપડે થાળે છે બનાર હું બાર વાંચો રાત્રે સુતા મેળી બેઠો થયો મંજા મૂકવા બેઠો થઈ ગયો ગરગડતી હું આતા નથી કાંઈ ફોન આવ્યું વાળી હે બે આંબા થયા છોકરા ઓલી એને મેં રાય નાખેલા બાગલા ગધેડા ખાઈ મેં કઈ ભલા મારા રેલી ગાડી નો તો પણ ફોન આવ ઓછું થાય ત્યાં કોઈ દાળ સ્વપ્ન આવે એ સ્વપ્ન માં વળી દવાનું પહેર્યા હોય એવું દેખાય પૂર્વ સ્વપ્ન અરે હવે દુખ થાય અરે આવું સ્વપ્ન આવ્યું કઈ નું બે ચાર વર્ષ ક્યારેક ક્યારેક એવો છે કે તમે આવું જે આશક્તિ થી ભોગવશો તો આ વાત આ બધું નિરાન થતા એક દિ નિર્વાસ ની થઈ જવાય થઈ શાસ્ત્રો એમ કહીશ બધા પોતાની બુ હાલે પણ ભગવાન ભક્તિ નો જ્ઞાન નો મહિમા નો બીજો ત્રીજો દાદા લોકો માને એટલે એને હું મોટો છું ને આ બધું બેવું છું તો પાછું કાર્ય સિદ્ધિ નો થાય એ રોકાયું માર્ગ અપૂર્ણતા આવી એટલે જન્મ તો બીજો કેવો કરવા હતું તેવું પણ આને ઓક્ટોબર અમદાવાદ પડે છે વિદ્યાર્થી ને ઓછા માર્ક વાળા ને એવું